સહેલાઈ થી જોઈ શકાય છે કે જે બહિર્મુખ જે નાશન થી પદાર્થો છે બધા સહેલાઈ થી જોઈ શકાય છે બહિર્મુખી જે નાશન પદાર્થો છે એ બધા સહેલાઈ થી જોઈ શકાય છે સહેલાઈ થી આ ગુનામા <laughs> પછી ગુના નહીં કરવા દ્વાક ખોરી દાનક માં ગમે તે ખોટ ગઈ છે મારી આસપાસ છે પાંચ વચ્ચે દાનક ખોરી ના ગમે તે મુશ્કેલી પોતાની ફર ચૂકોને ભણાય ના બોલાય તો ફરજીયાત વસ્તુ બોલાતી આપવા માટે બંધેલો જ છે બંધેલો એ બોલાય નઈ આપડે નથી એવું બની શકે છે આ રીતે કોઈ કૃષ્ણ ભગવાન ની ભક્તિ જ કરતા ને આવડી તમે બાળકૃષ્ણ કેવાય ની યોગેશ્વર કૃષ્ણ નઈ તમે નથી આ બધો આખા ગુજરાત માં બાળકૃષ્ણ નો ધર્મ ચાલે છે પ્રસાદ નો ખાલી અધિકારી કેવું પ્રસાદ બાળકૃષ્ણ નોંધેશ્વર કૃષ્ણ ને ઓળખ્યા નહિ ઓળખ્યા હોય શું કામદાર ઓળખ્યા હોતા ઓળખ્યા હોતા હોત આવું તો ના થાય ને થાય છે આ ભજે તો બઉ ખોટો આ ફજે તો નીકળી જાય અનંત કુતરા માં ગધેડા માં નામ આત્મા તેનો તે તમે શું માનો હું નેકલેસ છું નેકલેસ છું એટલે ઘાટ માં જ પરિણામ પામો છે કેવું નથી પામતા કરોડ અવતાર ગયા એમાં ખોટ કચી ગઈ નથી ગાટ ગે એટલું જ ખોટ ગઈ એલું એક સોનું છે કેટલી ખોટ ગઈ ગાટ ગે એટલી સાહેબ ગળવા મળી ગઈ તો પણ આપણું તારે બધું ખબર પડે છે આ તો હું મારું કયું કોઈ નઈ હું એકલો નિરાધાર છોકરો કેટલાક છોકરા બાપ નામ જવા પડે મળે ના પડે છોકરો અરે છોકરા છોકરા તો કોર્ટ એવું કહ્યું વકીલ કે સાહેબ જીત્યા ત્યાં તમે જીતા ખરો મને પણ હજુ મારા બાપ ની નાખકટી કરાવી નામ કેવાય પૈસો પડવા નહી દેતા જૂથો કેમ કેવાય હિન્દુસ્તા અમુક દ્રષ્ટિએ કેવા માંગત છે વિનાશી ચીજો છે ભાઈ કે બરોબર ને પણ બ્રહ્મ એ સત્ય છે જગત એ સત્ય છે બ્રહ્મ રિયલ સત્ય છે જગત રિલેટીવ સત્ય છે હરિયું નીકળી <laughs> <laughs> રિલેટિવ આ રિલેટિવ સત્ય છે કે જગત સત્ય છે સંચિત કર્મ બધા સંચિત તેનો સંચિત જેટલો ભાગ સંચિત માંથી જેટલો ફૂલ રૂપે થાય છે આ ત્રણેય કર્મો બીજી પૂછવાનું છે જગત બહુ સત્ય છે જગત ને જે સત્ય માન્યું છે અને સત્ય છે એ તો પણ છે શું છે પણ વિનાશી સત્ય માનો તો તમે છુટકારો સત્ય અને જો રિલેટિવ સત્ય માં તમે રહો તો રિયલ પ્રાપ્ત થઈ શકે રિલેટિવ સત્ય માં ના રહો અને રિલેટિવ અસત્ય માં જાઓ તમે લક્ષી પડશો નાટક માં પરિવાર આવે તમારા જેવો પણ એના અહંકાર નાટક છે નાસી ના જાય નાટક ના રાખો રમેશભાઈ બધું જેટલું ચાલુ રહે બધું કરવાનું રમેશભાઈ નામ રમેશભાઈ શું કરે છે એ તમારે જોયા કરવાનું એમાં આગુ પાછું કઈ કરવાનું જે કરતા હોય તે વધારવાનું નહીં ઘટાડવાનું જે પ્રકૃતિ હોય ને તે પ્રમાણે થયા કરે એ પૂછે છે કે આ બધા ભેદ શા માટે પાડ્યા છે શંકર ભગવાન મોટા મહાવીર મોટા કૃષ્ણ ભગવાન મોટા આ બધા ભેદ શા માટે પાડેલા છે ભેજ તો લોકોએ પાડેલા છે લોકો જાત જાત ના ભેદ બતાવે આ થતું આ થતું હવે હું સાચું બોલો ચોર કે ચોરી કરવી એ ધર્મ જ છે કરવાનું અનંતર સાથે ભટક કર્યા નહી ભટક્યા હોય હા કેટલાક કેટલાક આવતક કે અને શાંતિ માં આક્રમણ કરે એ સચું ધર્મ કહેવાય પાછળ શાંતિ સાચું બોલું કઈ ખોટું કરવું નહીં ખોટું કર્મ થાય નહી અમારા આપડે વિરોધી ના થયું પણ વિરોધી ના થયું લોકોની શ્રદ્ધા છે મૂર્તિ માં ભાઈ ભગવાન છે તો આપડે શ્રદ્ધા એટલે ભગવાન ખરાબ માટે ભગવાન નહીં ને તેને નહીં એ તો ભગવાન જ નહીં લાગે ભગવાન ભગવાન જ ક્યાં રહે ચૈતન ને લાગે તે ભગવાન ને બાકી ના તો ભગવાન ક્યાં છેલ્લા ભગવાન તો ચૈતન્ય લાગે છે ચૈતન્ય ચૈતન્ય એટલે અમૂર્ત ભગવાન છે મૂર્તિ રૂપે એને છે નહીં પોતાની ઉત્પન્ન નથી પણ મુસલમાનોમાં ક્યાં મૂર્તિ છે જરૂર <laughs> છે <laughs> <laughs> <laughs> <laughs> મેટ્રિક માં આવે માટે એ લોકો ને આપડે છોડી નાખવું મંદિરો તંદિરો કરતા હોય એવું છે ને મુસ્લિમો ફર્સ્ટ સ્ટેન્ડર્ડ માં છે એટલે એથી નીચા બે સ્ટેન્ડર્ડ છે મૂર્તિ બજાવ અને પછી એને જે મૂર્તિ ના બધે એ તો ગ્રેજ્યુએટ કરવાની તૈયારી થઈ ગઈ મૂર્તિ ના બજે ને બહુ